પ્રાપ્ત કરતી કરતી કરતી આગળ વધવાનું થયા કરવાનું માર્ગ છે માં ખોટા હોવાની મોટા તો કાતા હતા ચોખા હતા ના મોરું કરી તમારે કપરોમાં અભિમાન જ લો બસ ના તો ના તો માહો હા કે હું માર્ વાર વા કે હું માગ જ રહો કહાલ તો કપરો તમારે કહાલ જાય તમે શું કરો છો હું માગું તમે બેરો માગતો હો આ રત ન જાય કે ત્યાની જલતે એ ઘરે જ જાય ના જાય નહી ના તો કા તો હું માગું હા એટલે બરાબર સુજા કે છે હા તો તમે આવી જ લો પેલું પક્ષ્યું છે કે પરમ વિનય એ પેલું પક્ષ્યું છે કે નહી પેલું પરમ વિનય છે પરમ વિનય પરંતુ હા આપડે આયનમાર માં શું છે કોઈ કાયદો નથી તમારે ધ્યાન ખાવ ગયો ઉઠો જયારે આવ્યો આવો જયારે જોવો થાય લો કરો નો લો અને લો કરો નો લો અને જો લો હોય તો આ લો રસ્તો જ નથી બહુ લાંબો રસ્તો છે લો થાય છે લો મારો કે બોક્સ ઉપર ગયા છે તો એનો દોસ્તો છે ત્યાર ઈઝી લીધા છે ઇઝી પહેલા હોય અને પછી સાહેબ રસ્તા ઉપર ની તૈયારી કરો એ મજા નથી હવે તૈયારી કરો તૈયાર આ ભૂના દ્રશ્યો નથી અશોક શાહ કોણ છે અશોક શાહ કૂ છે બધા સાધવ્યો ભાઈ જગત ની રચના સાયન્સિટી થઈ હોય તો પણ આત્મા કોને કરી આત્માની રચના કરવાની જરૂર નથી મારા આત્મા ભગવાન નો અંક છે ના ના તારો આત્મા પર આવરણ છે આવરણ ની હોલ કરે છે ને એ અંક છે શું છે આવી જે હોલ પડ્યા છે તે અમુક સ્વરૂપ છે તેવાનું છે ભગવાન તો ભગવાન આત્માની રચના કોને કરી આત્મા રચના કરવાની જરૂર નથી સ્વભાવિક પ્રશ્ન શુક્રાસ ગયો કોનો છે પ્રશ્ન દાબુભાઈ રહે મનુષ્યુદા જેવો છે મળે છે લોકો શું મળે છે કે બાર નો છોકરો હોય તેની ઊંચે હરાત ભૂટી હતી અને સોળ વર્ષ નો થયો ચાર વર્ષ નો પોણા વધે છે તો એ વચ્ચે કેટલા થશે એના લોકોને ભરકાઈ ભરકાય છે કે વસ્તી વધી જશે આમ છે તમને પણ ભવિષ્ય પૂછી છે ભવિષ્યની વાત કરવા નથી આ વર્ષમાં જ્ઞાની પુરુષ વગર એકાદ હોય ભવિષ્યની વાતો ના કરે ના અજીર છે આની વૃદ્ધિ ના અજીર છે આમ અત્યારે વૃદ્ધિ થઈ પછી હા ની મળશે જગત ની પરિસ્થિતિ હાર ની વૃદ્ધિ આધીન છે જગત તમારે બધું જ કરવાની જરૂર નથી આ લોકો ભડકે છે પોતાની વૃદ્ધિ છે તારા ગ્રહ ઉપર નથી બીજી છે ત્યાં બધું આપણા સિવાય મનુષ્ય શું પૂછું આવે ધ્યાન ક્યારે ના લાગે કેમ ધ્યાન લાગતું નથી ધ્યાન વિશે માર્ગદર્શન આપતા ધ્યાન તેનું કરો છો તમે બાબા ભાઈ રેડે કોણ છે તમારું નથી આવે કોણ છે ધ્યાન કરો છો કોઈ પણ વસ્તુ માટે તારો થોડું ધ્યાન માટે અને નક્કી કરનારા તમે તમારો જાતા કેવારે મુંબઈ જવું એ ધ્યેય કહેવાય તમાર થી ધ્યાન તમને ઉત્પન્ન તમારું ધ્યાન માં રહ્યા છે મુંબઈ જવું છે જવું છે બરોબર ને અંદર ધ્યાન કહેવાય છે તમારે ધ્યેય નક્કી કરો ધ્યાન કરવું હોય તો આત્મા પ્રાપ્ત કરો ઉત્તમ ધ્યાન ઉત્તમ શું કરાઈમ કરો એનું કઈ ટાઈમ ખડો કયા ટાઈમ નું ધ્યાન કરવું હે કયા ટાઈમ નું ધ્યાન કરવું એનું ટાઈમ ખરો હા અમુક કારણો અસરકારક થાય છે અને આચાર્ય અનુકામુ કાયમો નુકસાન થાય છે એટલે જે પુસ્તકો કર્યું હોય ગુરુઓ કે આ એકાગ્રતા કરો છો એકાગ્રતા ક્યા કરો છો શું ફાયદો થાય છે મંત્ર બોલવાનો એમ ગાયત્રી મંત્ર બોલીને ધ્યાન કરવું સૌ સારું છે બહુ ઉત્તમ હતું ધ્યાન લાગે કઈ રીતે એવું છે મંત્ર વિચારો શું કરે વાતો મંત્રો શું કરે મંત્રાજ મંત્રો થાય છે તમારે કાયલ માં આવી ગયો છે આગળ તમારી પાસર છે આ બધા રૂબરૂ ના કહેવાય બધા જોયા કહેવા ગયા નહી રસપુભાઈ બહુ લાભમાં કેટલી ચિંતા પકડી છે બરોબર ને આ સીતા હોય ને કામ થઈ જશે પૂછ્યું છે બધા ખુલા ચાલી ગયા આપણે એ કહ્યું કે હું શુદ્ધ આત્મા ધ્યાન કરું એ બહુ ઉત્તમ જઈ રીતે કેવો જ્ઞાન પ્રાપ્ત કરીને મક્ત જવાય છે આખી દુનિયામાં કસાઈ વધારે કસાઈ ખો ભગવાન ભગવાન ખંડન જેવી વાત કર તમે કહો છો ને મૂર્તિ ની વાત મૂર્તિ ની વાત મૂર્તિ ની ભગવાન એવું કહ્યું મૂર્તિ ની પૂજા કરજો મૂર્તિ ની પૂજા કરજો એમ તો નથી કીધું ને મૂર્તિ ને જાડ એવું તો નથી કહેવાય ને જળ માનજો કે પોતાનો ગુનો ભગવાને એવું તો કયું નથી ને જળ માનજો ભગવાન તો બોલે જ ને પણ આ જે બોલે એ ગુનો એ વિરાધના છે આપડે પડીએ નઈ ને તમને ઉતી મુશ્કેલી બીજા બીજા વધારે કસાઈ કરશો શું કહ્યું તો કેવી રીતે જઈએ જવાજ નથી મળતો જવાનું થાય તો દર્શન કરો કે ના કરો એવું તમને કેતો નથી વધારે વધારે હોય તો કોઈ ને અનુભવ હોય તો મને ક્યાં જવું અનુભવ હોય કોઈ અનુભવ વધારે નિયમ પાલન બઉ સુંદર છે પણ ભગવાને કહ્યું છે કનમૂળ છોડી નથી કરું છું ભગવાન ની મૂર્તિ નું દર્શન કરતો નથી તો કસાઈ વધારે કસાય છે જાગૃતિ વધી જાય સંસ્વાર માં વધારવા પડાય છે નજીક ના પુરુષ રાવણ જેવા ને એ અમે કહેવા માંગીએ છીએ અને તેથી તેથી જ આપડી શી ભાવના છે જે મંદિર બંધાવાનું છે ને જે દાદા ને મંદિર માં બેસ્યો નથી દાદા ને મંદિર માં બેસવાની દાદા ને મૂર્તિ કામ જ કયો સવાલ નથી મને જેને જોયો છે મૂર્તિઓ તો કશું કામ આપે એટલે પુરુષી છે રાવણ ના પુત્ર આ જતું રાવણ એ કોણ કેવાય વિદ્યાધર કેવાય રાવણ શું કેવાય ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ એટલે કે વિદ્યાધર ને આ દશા કરવાથી આ દશા આપણી થઈશું શું આખું બધું સાયન્સ વિજ્ઞાન માનું થાય ઉલ્લાસ તો બધે થશે જ્યાં જશો ત્યાં થશે ઝેરાસર માં ત્યાં મંદિરમાં ઉપાસ માં જશો નહીં તો મા સતીજીયા ઉલ્લાસ જ થશે તમે નહીં થાય માનસિક ઉલ્લાસ કહેવાય છે શું કેવાય છે તમારો આવરણ ભેદી હોય આવરણ બેદી આત્મા ને પહોંચાડે છે આવરણ ભેદી આવરણ ભેદી આત્મા ને પોચાડે પછી આત્મા આનંદ આવે અને એ આનંદ તૃપ્તી જેટલા કર્મ ઓછો થાય હલકો થાય એટલો કરી લેજો શું શુ સમજણ પડે એમ એક જ શબ્દો કોજણ પી સમજણ પી સમજણ પડે તો સમજણ નહીં પડવા દીધા શા થઈ જાય પરિભ્રમણ ચાલુ કરો વસ્તુ છે વસ્તુ છે પરમાર થાય તારે સમજાય હેરાન ના કરે હેરાન કરે ના કરે ધંધું હેરાન ના કરે એ તો ભારે ગયા હતા એ પોતે નવકાર નવકારી નવકાર મતલબ મારો વિશેષ છે આત્મા ઉપર ના કર્મ લાંબે કહ્યું ને કે જયારે પરિપક્વ થાય આપડે એને મેરે કર્મ પાકી ને મેળ આપે પછી કોઈ બે પ્રકાર કરે કોઈ કડું આપે કોઈ મીઠું આપે કડું ફળ આપે આપે મીઠું મીઠું આપે ને પુન નું પૂન નું કર્મ હોય તો મીઠું ફળ આપે પાપ હોય ગમે ભૌતિક જગત માં ભૌતિક જગત તો બધાને મીઠું જ ગમે ને કડવું ગમે ને કેટલાક માણસ છે દુનિયા દુનિયા તારા તારા જુદું કડવું કડવું જ મને ગમે છે કડવું ગમે છે દેવ ગમે છે ને કડવું ગમે છે દેવ ગમે ચોક્કસ ને ગમતું છે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 જેથી કરીને અમને આ સંસાર નું લપસી ના પડી કે દુખ આપે એટલે તું યાદ આવ ના પડી અને જઈ અને ફરી કાઢીશું ડાન્સિંગ લઈ જાય ભાઈ બંધ મજા આવે દુઃખ સંતપુર દુઃખ માંગેલ ભગવાન પર કેટલી દુઃખ હાલ છે લક્ષી પડાય પછી આનંદ આવતા ઉધી ભટાક ભટાયક ભટાયક ભટાક ભટાયક ભટ ચાર ગતિમાં ત્યા ગતિમાં અને જેમ તળાય ને ભય કરી આપતા આમાંથી છૂટા એતો કેલ આવેલી ચૂંટવાનો રસ્તો ફરી કાઢો છે કે એમને મતર્યા કરો એને જગત ના રોગ શું ના ફટકે શું કે તું મને બે ન ફટકે મને દહ મળ્યા છે તારા દહ ગયા શું કે છે લોક કરે સંડા કેવી રીતે કરતા પાણી ઓછું વાપરતા હશે ઓછું બધા માં લોકો ખબર હોય કે આ બાજુ બધું મગવું આ બાજુ ઢગડ્યું હોય હાલ આપણે લાગે ફસાય છે એ કે છે કે સસ્તું લેવા જાય એમાં ફસાય જ ને એમાં ફસાય ઓલટો એમ કે એ તો લોભિયો ના હોય તો એ ફસાય લોભિયો ના લોભિયો લોભિયો નઈ ફક્ત લોભિયા ને એમના ઘુ મળી આવે ધૂતારા બરાબર આત્મા ચંદ્ર માં દેખા ધોતારાડીઓ કીડીઓ બહુ લોભી હોય લોનવર માં કીડીઓ છે સંગ્રહ કરે બહુ આપડે હવા માં ચા નર ચા પીતા હોય બધું બાજરી હોય ચોખા હોય ખોળ હોય બધું જેવું બધો નીકળ્યા માટે બધું આવતી વસ્તુ વાપરવી શું કયું ત્યાં કી ના દેવી સદ રસ્તે વાપરવી જે વસ્તુ આવે ભેવી કર બઉ ભેવી કરવાની ઈચ્છાઓ રાખતી હતી કે ભાઈ અમુક પ્રમાણ તો જોઈએ આપડે મૂડી મૂડી કહેવામાં આવે બરોબર મૂડી રાખી અને પછી યોગ્ય જગા નાખી દેવાય નઈ લક્ષ્મી રાખી નાખી પણ લોભીઓ ભેગું કરવા માંડી ને તો છોકરા એક બધા પાકે એવા પાકે ઉડાવે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 થર્મોટર જો તારો છોકરો છે તો કલાક એને કલાક ગાળો મોટી મોટી ગુમાડ છે તારો રહે તો તું જાણ છે આ તારો નહી તો એક કલાક છોકરા ને બઉ ગાળો છોકરો હોય છોકરો આપડે ગાળો ભરીએ અત્યારે બાપુજી બઉ મારો બઉ ભૂલ છે બઉ ભૂલ છે બોલ્યા કરે હમ થાય અને લોકો શું કરે કે હા બધ ફરિયાદ કરે મને મારી મને આમ કર્યું કર્યું તમે આવા હું તમે આવા કે હગાઈ દેખાય ખરી પાછી પાડોશી જોડેલો બે કરે ના કરે છે આજુબાજુ નું શું થાય તમારા જે મારો ભાઈબંધ હતો તમારી જોડે દેહે તે પછી મેં આને કહ્યું મધું એટલે ઘેર વરવાર થાય છે તો શું કરો છો તમે થોડો થોડું વધવા થઈ જાય કારણ કે દાદાજી બનતા હોય તો વળવાનું જ નહીં નિર્મ વળવાનું થાય તો ગમે તે ઘોંચવે કે ઊંચું કેશ ની કે દેવાનો બરોબર તો છતાં વડી પડાય એ કઈ એમને જતું નથી કે તમે શું કરો કારણ કે પહેલું બહારનું વસ્તુ આ છે બહાર નહીં કોઈ બહાર ના મસ્ત ના બાય પેલું હવે થાય નહીં જલ્દી આવે તો એવું છે પૈસા આવવા પડે એ પૈસા પૈસા લોકોએ પછી એમ જગત માં નામ લે જોતા ઊંધું ઊંચું તું આવે ને કઈ ગઈ રહ્યું કઈ બધી ગઈ રહ્યું છે તમારી આવે ને ને? મુંબઈ માં મુંબઈ માં પેલા બંદર શું ને હવે ઘણા વર્ષો પેલા કોણ વર્ષે ભાઈઓ આગળ બાજુમાં એવી બાજુ મળે છે ભોવનજી કારણી કરી મોક્ષ માં જતા હંગ હોય નોક્ષ માં તો સંગાત ની જરૂરત નહી ને સમજણ નથી કોઈ મોક્ષ ની મોક્ષ મારી માટે તો કે છે સાહે તમે કો ન બંધન નો અનુભવ થાય નહીં તો અમારથી મુક્ત થવા જાય હા કઈક તમે કોઈ કરવા તૈયાર આ બંધન તો અનુભવ ખરો મોક્ષ તો અનુભવ નહીં થાય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 આ કાળમાં પાર્થના લોકો ભજવાના એમ કોઈ વધારે વધારવાનું વધારે વધારે અમને બઉ રાજી બધા કારણ કે આ પાર્સનાથ છે બધા પાર્સનાથ ઉપર જે છે નાગ છે ને ધરેન્દ્ર અને એની ઉપર ધ્રમ કમઠ કમઠા જેવી છે વિરાગ મુદ્રા અબકારી કમળ જે અબકારી છે એની ઉપર કિંચિત માત્ર દ્વેષ નથી અને આ જે ધને ઉપકારી છે આવું બધું મુદ્રા દેવી છે વિતરાગ મુદ્રા વિતરાગર મુદ્રા વિતરાગ હોય તો કિંચિત માત્ર દેશ નથી જીતલા ઉપર હે કોકરાતું અને આને આ ધર્મેન્દ્ર દેવ મદદ કરી રહ્યા છે તો કિંચિત માત્ર રાજ નથી શાંતિ નામ સા ને મારે લોકો શબ્દ નામ છે નામથી શાંતિ થઈ જ એના કરતા નામ પાડતા શું તમે બધું કેલ આવી ગયો દાદા મોટ માં ગયા છોકરો છોકરો પણ કસાય છે એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી બીજો કોઈ મારે નઈ છોડવા નહીં થર્મોમીટર છે આપડું શું કયું ઘર ના થર્મોમીટર કામ લાગે છે ઘરના માસો થર્મોમીટર આપડે થર્મોમીટર આપડે તાલ કે આપડે એને સલાહ આપી અને સલાહ આપી એટલે દવા દુકાન થર્મોમીટર લાવે છે તે શું હાલે આવું થર્મોમીટર આવે તોડી નાખો ને થર્મોમીટર થોડી કામ લાગે ને હાથી મૂકે ના એ થર્મોમીટર છે હા दादा મે થર્મોમીટર છે એ થર્મોમીટર દે વધારે એક તો અને બે થર્મોમીટર છે તમને ખબર પડે કે થર્મોમીટર છે એક કહે છે કે મારે તો બે છે આ થર્મોમીટર બાય ગયા નહોતા એટલે વાડે હું કેવું દર્મને એ વાયુ તો કામ લાગશે 10 કિલો છે સેન્ટીમીટર ને ફોરની ચલે મે મારે કેટલા ધો છે તમે જાણી શકો પેટ માં તો છે સંસારમાં વસે પૂરેપૂરા સંસ્કિત નથી સંસાર માં વસેલા છીએ એટલે પૂરેપૂરા સંસ્કૃત ધાર્યું તો નથી મિત્ર તો છે એક હોય તો બને ન હોય લાલ ધું લુભી નહિ લલ્લુભી હોય તો લાલ ધૂંદ નહી એવું લાલ ધૂંદુ થોડીક સમજ છે પૂરી સમજ નથી થોડીક સમજ છે પૂરી સમજ નથી સમજ છે મીઠ્યા તો કેવાય જે વસ્તુ જેવી હોય તેવી તેને ઉ સમજે ઉલટી સમજે એનું ના મિઠાજ ઉલટી સમજે પણ અજ્ઞાન હજી પૂરું સમજમાં ના ઉતરે પણ અજ્ઞાન લીધે પૂરું સમજ માં ઉતરે નહી અજ્ઞાન લીધે પૂરું સમજ ઉતરે નહીં આપે કેવું કૃપા હોય તો કૃપા થાય કૃપા થાય તો તમે આત્માપાયું આત્માને ભગવાનજી કરાય તમે કપાયું એટલે વાત કરું છું કે મારું ગજું કપાતું હોય અને હું જોતો હું મને ખ્યાલ હોય ગજુ કપાય છે એ વખતે મારે શું કરવું તમારે શું કરવું કપાતું હોય તમારી મહેનત એ જ કરો પેલા પકડી ને તમારું ગધું કામ કાપુ કરો અત્યારે એવું કરો પણ ખરી રીતે કરવું શું જોઈએ તમે પૂછવા માંગો છો તો હું શું કઉ છુ તમારું ગજુ કાપે એટલે તમને ભગવાન ની વાત યાદ આવવી જોઈએ કે આ ગજુ કાપે છે તો હણું નથી કરતો હણું નહીં કરતો આ ગજવા ગજવા બચવા છે પછી અગિયાર શિષ્યો ગંદરો હતા નઈ એમાં લગભગ હડા ત્રણે જતો બ્રાહ્મણો હતા બ્રાહ્મણ કોણ સમજી શક્યા જલ્દી કોણ એ બ્રાહ્મણ ફરજ થાય એટલો જ હતો ગૌતમ સ્વામી ના ગૌતમ સ્વામી એમ જ કરતા કે મહારાજ એવો કોઈ આવે એટલે દેવ લોકો એ કહ્યું રૂપ લઈને આવ્યા ગૌતમ સ્વામી નહીં ગામમાં મારી ભગવાન કરીને બી જાણતો એવું કઈ થતી ગયા પતિ ક્યાં ગયા પછી મારી ભગવાન આવો ગૌતમ પાંચ તત્વ ઉત્પન્ન થાય પાંચ તત્વ નો થી શરીર ઉભું થાય છે ક્યારે જીવ જીવ હોય છે પ્રશ્ન આવો આપડા પેલા છે બહુ સાંજે અક્કલ વાળા હતા ભગવાને પછી કયું છે તમે સોના બહુ નુકસાનકારી બધા સચિદાનંદ કીધા છે ગુણ તો અનેક છે ગુણ તો અનેક છે ચૌદ સંખ્યા કેમ આપે છે ચૌદ ની સંખ્યા કેમ આપે છે ચૌદ ની સંખ્યા ગુણ ના એટલે ચૌદ વિભાગ પાડ્યા એના ગુણ અનેક પાર જ નથી આવ્યો એને પાર જ નથી આવ એટલે જેટલું બને એટલું ઓછું કરી કરી કે ને એના વિભાગ પાડ્યા કે સૌથી ઓછું થઈ શકે એમ છે નહીં શરૂ પડે નહીં એટલે જેને પહેલું કુંઠાણું કોને કહેવામાં આવ્યું કે જેને આ સંસારમાં આ ભૌતિક સુખોમાં સુખ છે ભૌતિકમાં સુખ છે અને હું હું હું ચંદન છું ઠાણું પાસે દરેક પાછા ના કેવાય વિતરાગ ને સ્વીકાર કરતો હોવો જોઈએ વિતરાગ મોક્ષી રહી છે એટલો સ્વીકાર કરતો હોવો જોઈએ તો પણ મુખ્યત્વ ના કરે તો મિત્ય ના ગણાય મીઠાપી એ તો ગુથરાનું છે ગુણ સ્થાન હતા ગુણ થાય કે અપૂર્વકરણ નામ આપ્યું છે એટલે શું એટલે જે પૂર્વે ક્યારેય પણ જોયું ના હોય જાણ્યું ના હોય એવું તેને એને દેખાય તે પ્રતિ થી બેસે સાચી વ્યવસ્થા એમ કે છે નાન ની અપૂર્વ જે આવ્યું આઠમું ગુણસ્થાન શરૂઆત થઈ ગઈ ત્યાંથી ઘાટ છોડી ને ઘાટ છોડી દીધી ત્યાં ત્યાં તો ફક્ત ફક્ત ફક્ત દ્રષ્ટિ બદલાય દ્રષ્ટિ બદલાય ચોથા ની દ્રષ્ટિ બદલાતી શરૂ થાય દ્રષ્ટિ બદલાય પ્રસિદ્ધિ બદલાય પણ અવિરત હોય અવિરત એટલે અવિરત અવિરત એટલે મિથ્યા ની ક્રિયાઓ માં જરાય ઓછું થયેલું ના હોય જેને જૈન કહેવામાં આવે છે તેના જે જૈન કહેવામાં ભગવાન ના જૈન કહેવામાં આવતા આજ તો જૈન છે જ નહીં આજ તો આ જે જૈન છે નામ જૈન છે શું છે આ ભાવ જૈન નથી આ નામ જૈન છે શું છે પાંચમા ગું ત્યાંથી પછી ચોથામાં જાય ત્યારે